કોને મિથ્યા સમજણ એવું બધું કે અવળી સમજણ ઊંધી સમજણ ભૌગલિક સમજાણ સમજ પડી ને પણ તે શું છે અને કેમ તૂટે એવું સમજ થાય કાઢવું જ પડે છે એનું નામ જ મીથ્યા છે પચીસ પ્રકારે પચીસ પ્રકાર ની પચીમાર ચીકર્યા છે પાયો જ નહી થયો પાયો કરીને પેહલો માર કરવાનો છે અને પેહલો માર્ગ થાય તો બીજા મારો થાય પચીસ પચીસ કસાયો છે તે રોંગ બિલીફો કઈ નાખે કે એમને કશું લેવા દેવા નથી ને કોણ છે આ રોંગ બિલીફો છે નામ લખો જેના નામ તેનામ પેટા પેહી ગયેલા હોય તો હળદ હળ નીકળી જાય પછી જોટા ને કાઢ ગો એટલે મૂળ ને પેલી પાછું બધું કઈ સાચા ધન નું હતું ગમે તેવા ધન માં બધા ખોરાકકાળની અસર હોય છે ને બધી મારા શું કરે એને હારું લાગતું છે આટલો ત્યાગ કર્યા પછી પણ અર્થ અર્થ સમજાતો નથી ત્યાં કાયમ શું પણ બીજી રકમ માં રકમ જ ભૂલ છે બોલો હવે ગુણાકાર ચારે હાચા પાછળ જવાબ ને મેળે જવાબ માહિર ભગડ લખેલો છે એ સી જવાબ આવે હાચી બીજી કેવી શું મારા ફાધર ત્યારે ખબર પડશે કઈક છે મનમાં ઘેર મૂક્યું છે અને બે દે ને મગજ આ ભાગ સડવા મળે જેને પૂછીએ તો મારા જેવો કોઈ ગયો હોય કે આપણા મહાત્મા બી જાય ટિકિટ ના આવે તો દુદા કાર્ય ને પ્લેટફોર્મ પર ભી વેસે જ આપણે 80 કે છ થી હ કે હે વેસી કેતા મે હા બરો હવે બેસન પર અમે મત કરી ને ના બેસે નબર નહી હકાવી આ ઈ હોયતાઈ ગલાય નહી ઈ ગલાય ઈ ગલાય ગાય બસ હોત ના ગવાય હોય ને એમાં ઈ જ આ માનવ છે તો આ કોન સારી લોક છે તો હમજેલ કોના કરની હમજેલ કે થીલાય આ તો અર્ધો શું અર્ધ અડધો કોલસો ને અડધું લાકડો ના કોલસા માં ખભે ના લાકડામાં લાકડા વેચા જતા કે આ ના મુકશો કે છે લાકડું છે અડધું અડધું ના ના એ નહીં શું કરે તું અર્ધ કેવાય શું કે અર્ધ અડધા સમજવું પડે ને મને શું અડધા દગા કેવા હોય છે એના લોકો કોની જોડે સરખામણી કરે અર્ધ દગ્ધ એટલે આ લાકડા જોડે સરખામણી કરવી પડે કે આ અડધો ભાગ અડધો કોલસો દેખાય છે અડધું લાકડું દેખાય છે આ લાકડાની વખામાં વેચાતું નથી કોલસા માં નથી એટલે ક્યાં રહે આખવાનું કઈ રવા દેવાનું કેવું આપણે મનુષ્યમાં અર્ધ છે કે ના કામમાં લાગે સંસારમાં ના મોક્ષ ધર્મ કામમાં લાગે જો સંસારમાં કામ લાગે તો આપણે ગણી કરતા દેખ દેની એ હોય છે ને અર્ધે દેખ દે છે અલગ લોકે છે અર્ધે દેખ દે છે જેટલી સ્મૃતિ કે એટલા વિકરાક છે વિકરાકને કશું સ્મૃતિ ના હોય કોઈ પણ જગ્યાને સ્મૃતિ નહી એનું નામ જ વિકરાક છે સ્મૃતિ છોટેલું હોય સ્મૃતિ આવા કરે જે છોટેલું હોય આવા કરે સ્મૃતિ મહાન પુરુષ બઉ હોય એટલે લોકો વખાણા છે પણ એ સ્મૃતિ રાઘદેશ ના જેમાં જેનો રાખજે તે એટલી સ્મૃતિ રે બાકી જગત વિસ્મૃત વિતરાગતા વગર વિસ્મૃત ના થાય શું કઈ અને જગત વિસ્મૃતિ જ મોક્ષ કે છે ભગવાન શું કે છે હા શરૂઆત મોક્ષ માંથી શરૂઆત વિસ્મૃત થયું કે પછી પીડા જ ના રે આનંદ વધતો વિસ્મૃત થયો જગત એક કલાકે વિસ્મૃતિ ના હોય ને ભભી જાય તો બાકી જાગ્યો આઠ હજાર પછી યાદ આવે તમારી કેટલી ને સંસારમાં પછી જ્ઞાન માં એના કરતા વધારો યાદ રહ્યા કરે ને બળતો સારો તો નથી રે આપડે મોહ છે શું છે મોહ નો કેવું છે ચારિત્ર મો ખપાવત પડશે રાગ દ રાગ હોય ત્યારે લાયક હોય ને એનો સર લાયક લાય પણ રાગ એટલે શું સારી રીતે હોય કે એના તરફ ધ્યાન રહ્યા કરે આપણું શું કહ્યું ના રાખવું એટલે અહી બધી જગ્યા ખાલી હોય તો હું અહીંયા બે તકિયા મૂક્યા હોય મૂકી હોય તો હું અહીંયા બે રાખ થયો છે આ ચારિત્ર મોખ ગણાતો નથી આ રતી આરતી એ તો કઈ નવી જાત નો અભિ કરનારો ભડકે અને મારો મારો શરીર કંપ તેદા વિધી કરનારે આપ જાણે કે આ શરીર કંપ્યું શું નથી કંપ્યું અને હું એમ જાણું કે આ શરીર કંપ્યું શું એ એ બધું શું ભઈને શું કહેવાય નો કર્મ કહેવાય ઠીક છે નો કર્મ કામ થાય તો નો કસાય નો કર્મ સમજા પડી